શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ જુનાગઢ અમદાવાદ બે હાજર એકતાલીસ તેર મેંગસો પંચ્યાસી પરિણાં પ્રકરણ ચોથું વચના અમુક ઘરાણા લઈ અને તેૂના રિવાજ પ્રમાણે હરિભગત બોલાવા એવા છે તમારે બેગ પાનથી અહી ગામડે લઈ આવ ઓલું બેરું લેતા ગયા ત્યાં એક નાનું નેરું નદી જેવું ભેખર માં ધ્યાન રાખીને ખાડો બે પાંદી ત્યાં ત્યાં ગયા ગામ માં અને ઓલું નેરા ને કાંઠે બાજુ પાછા અહીંયા આવ્યા પાછા મહિને માસે વારો બદલવાનો આવ્યો ત્યાં ન મળે પછી તેની જૂનો જમના માનો અને એમાં હરિભક્તો મજબૂત હતા બિલકુલ પછી નથી એટલે તરત ને તરત તે બાપુ ઈ મંદિર મારું માનતા તે બાપુ ના કાને વાત ગઈ બાપુ બ્રહ્મચારી આં તાલે હું નમે કા હે ને ના કઈ સેવા કોલામાં છે બમકારી ના રેક મને શું આપવું શું કરવું કેને માં મોહ વાળી થી મને એમ થાય કે ભમી આ તો મજા આમ ખેત તી સે માયા મોહ વાળી થી મને યદી પણ આટલું આજ કોણ કરે હું આજ કોઈ આ કરે અરી ભગત જ સાદું ઉપર હું થાતું નથી અરે તોダイ પોલીસ ને કે તો પોલીસ બાત પાડી દીધી આ ઈ તો વાત પાડી ઈ તો સં જાય બે ભાડીતા છે સમજાવે <laughs> <laughs> <laughs> ગયા ને કેટલાય વર્ષ થયા પણ જોઈટો નઈ છે એ કે કટ ઓમ હોય નઈ હોય એ આપણે એક સાધુ હતા કે શું બેટા ગોઠારી આ પુરાણી આ દિલા રેખા આપણે એ પાછું ઓંતા જ્યાં જોઈટો નઈ છે એલી જ એ મારા એની વાત હવે તમે શું કરો એજ વાત થાલે છે ફક્ત ચિંદામ માં નિ લખી સ્ત્રીની કથા કરવી નહીં હવે હમણાં બે વા મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચર ના દરબારમાં પોતાને ઉતારે મેળીની ગાદી બિછાવી ને ઉતરાવિંદ હતા भगवान युक्त होने हो विचार ने बड़े बंधन करे मईक पदार्थी नी हो तो ये प्रीति रही गई नहीं बीत रहे पुरुष होने सर्व शत्रु मरी नीति तोड़ी ना तो वृत्ति कर बंधन थकी बीक लगे બાધિતા નું વૃત્તિ કહીએ નાખવા છતાં પણ કારણ કે જેમ શત્રુ થી બીક લાગતી હોય એમ બીક લાગે છે અમારે એને બંધાઈ જવાય તો આ ચા હરિભક્તને એની બીક લાગેલી જયારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાચ થાય છે देह पड़वाधीता बीजा पदार्थ मई आ અવગુણ આવી જાય અને જે ભગવાન નો ભક્ત કહેવાતો કેવાતો હતો અને અંતકાળે આમ કેમ બરલે છે એવો જે અવગુણ લેવાય છે દરેક ખબર છે પરાધીન દશામાં બદલાવે છે અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય અને તે અંતો ચાલતા ખબરદાર થતા દેહ ને મેલે છે અથવા કોઈક સિપાહી રજપૂત હોય घावे भगवान भक्त हो भगवानको दे अथवा देह मुके। तो पण ये भगवान नो भगवान ना में छे। अने तेज समें, महाराज धारण कर मुखारे देश हरिभक्त सभा भरा बैठी थी पीजी महाराजे परम अंश प्रत्ये प्रश्न पूछो આ દહ ને વિશે જીવ રહ્યો છે અને આવી લગભગ બધા ભણેલા હમદેન બધા એટલા માટે ઓલા કહ્યું છે ને ભણેલું ભૂલી જાય આગળ કેવું યાદ કેવું યાદ રાખે ભણેલું ભૂલી જાય આ દરેક હરિભક્તો કે સાધવો આપણે અત્યારે આ દુષ્કાળ સમજણ આવ્યો અને છતાં માં ખબર પડે ને કઈ પડે બધા કઈ ભગવાન ને સુખ ના સાગર જાણે છે બધું જાણે છે પછી જેને જેવું ભાષું તેને તેવું કહ્યું પણ શ્રીજી મહારાજ ના પ્રશ્ન સમાધાન થયું નહીં श्री महाराज बोल देहना महा जीव रह पलाय जीव छ चक्र संगा वर्गी અને વળી જેમ લોટાનો ખિલો હોય તેને વિશે અગ્નિ વ્યાપી રહ્યો હોય અભ્યાસ નું જીવતા મળેલો નથી જીવતા કેમ થઈ કેવી રીતે જીવી છે કે આપણે અજ્ઞાની કહેવાય આપણને આપણે જ ઓળખીયે નહિ આપણને આપણે જ ઓળખીયે નહી કોઈ એનો પાછો પ્રયત્ન પકડાતું મૂળ એટલે આપણે ક્યાં બેઠા છે એજ ખબર નથી આમાં કોઈ બોલનારો છે એ કેવી રીતે આમાં બેઠો છે અને એને કોઈ ને જાણવાની ઈચ્છા સમાજ ની ઈચ્છા કોઈ વિચાર જ નહી કરે અને આ બધા તોફાન કરે આમ હોવું જોઈને આમ હોવું જોઈએ એના તોફાન છે ને અરે પણ તું કોણ છો એ તો કે ખબર પડે ચક્ર ને વિશે જીવ જે છે વિશેષ સત્તા એ કરીને વ્યાપી રહ્યો છે અને સામાન્ય સત્તા કરીને બધા દેહ વિશે વ્યાપી રહ્યો છે એનો એ જેવ લ્યો આમાં બધે વ્યાપી બેઠો છે લાકડી તોડીનું ઘોરે મારવા તો સ્વાભાવિક અહીંયા માથે આવે તો હાથ આડો આવે આ બે નો બચાવ કરે આખા અને જ્ઞાની કિના સ્વાભાવિક જ એમને થયું વાહેર આવે તો જ્ઞાન છે મારી પાસે પણ એ વિચારે એનો કરતો નથી કે આ છે આ તૂટી જાય એટલે જીવ થી રેવાય ને પણ આ ભાંગ બધાયટિક જ્ઞાન છે પણ એને જાણવા પ્રયત્ન કોઈ કરતો જ નથી दुख जीवने जी सुख दुख जीव, कोई जे। जीव तो प्रकाश मान है चक्र देह तो प्रकाश रह સમજણ ને બીજાથી એ છે બે હા બીજાથી કેમ મળે બીજાથી મળે જ નઈ એને ભેલા થાય અને વચમાં જો હોય મેલ થાય ન થાય તો નું ચક્રિજાતી હવે એવો પ્રશ્ન ભૌતિક આત્મા અધ્યાત્મ છે એ બે ભેળા કેમ થાય મારે તો જીવને દુખાય છે એટલા ભેળા ભળી ગયા एक अग्नि ज्योति आकाशे अधर पदर रह पंचभूत निकार रूप ये मंस नक्रेनाबंध विना एक जीव रह तकी, तकी, ने तकी अगनी छे। ने ने अगनी तो दे करीव मरते सब दुख ना सबंध रह <laughs> <laughs> જાણવાનો વિચાર નો ઉપાધિ નહી ગયું કયું વિચાર આપડે બઉ કરતા નથી ને કાચ નો જવું હોય પણ હવે બત્રી વાળા નું બધું એવું થાય પોલ્યુશન ખોટું પડશે સોના ના વેપાર ની વાત હોય એ મારું મન આ પોતે મારું છે મારું મનાતું નથી આટલો વાંધો બોલો जीव, जीव तो बदा घर ने विषय व्यापी रही हैत्मा विशेष कर વિકાર રૂપ જે માઉસ નું ચક્ર એને વિશે વ્યાપી રહ્યો છે અને સામાન્ય પણ કરી ચક્ર છે એ માયામય પ્રકૃતિના પરિણામ આત્મા છે એનાથી સજ્જન વિરુદ્ધ સ્વભાવ આત્મા નું જ્ઞાન ઓછા ઓછું થતું નથી પણ અનાદકાળના કર્મો ના પ્રવાહ ને લીધે એનું છે ઝાંખવું પડેલું હોવાથી મળે ચક્રો ચક્રાથ પંજભૂત નો હાથ માં ચક્ર માં જીવ છે પણ માણસ ના ચક્ર માં જેવું કઈ રીતે રહ્યો છે હાથમાં કઈ રીતે તરત મગજ ને ખબર પડી હાથને કે અહીંયા મચ્છર બેઠું છે એટલે એને ઉડાડું હું ઉતરો ને એમાં જીવ નું સામાન્ય વિશેષ આમાં જીવ છે હાથમાં જીવ છે પણ ત્યાં કરડે તે પછી ઓર્ડર એકબીજા એવા છૂટે છે આખા શરીર એમાં હાથ ધર્મ જ છે ઉડાડવાનો खबर आखा शरीर छता गोटवाई गोडर एक ठेकाने चोरी ही फरियाद करे એટલે પોલીસ ઉપડે છે ફરિયાદી ગુનેગાર ને પકડવા જાય છે એવું ને ફરિયાદ અહીંયા પહોંચી છે પોલીસ ઓર્ડર લેતા વાર લાગે ને ઓર્ડર વાર લાગતી નથી જો તારા તો ઓર્ડર છૂટા કામ મને થવા દો કેવું પ્રભુ એ ગોઠવ એટલે આ જીવ છે એ આખા શરીર મારી હોય પણ વધારે માણસ ના ચક્ર માં ત્યાં બેઠો બેઠો સાચી છે એવડો એ બેઠો છે મનુષ્ય ચક્ર માં એને દઈ ની સાથે દોરડા ને કરંડ તરત ને કારણ જેમાં આગળ ક્યાંક ત્યાં ઉડતા હવે ઝીણા રજા ઘણો પાપીને મને ઓર્ડર મળી જાય ઊંચા નીચે આખમાં કરવા ન એટલે પાપીણો કરીને રોકે છે ત્યાં પામીણો બીજે નંબરે પછી આ આવે જુઓ ને તો ઈશ્વરે કેટલી રચના આપણા માટે કરી આપણા સુખ ને માટે જીવ કામ ભગવાન કરે છે આનું ભૂલી મને માણસ નું ચક્ર બીજા બીજા તેમાં ન રે અને બીજા પણ વિશેષ સત્તા એ વિશેષ સામાન્ય સત્તા દેશ આખા દેશ માંગજ માં શીરા એટલે જ્ઞાન પૂરા થાય સમજી શકે હવે દસ અબજ શીરા એને જો ગણવી હોય તો ત્રણ સદી જોઈએ એક શીરા બગડી દાંડો થઈ જાય અને પૂરવો પડે માલી ભાજપ દુખી થઇ જાય આપણે આજના કામ કરે એ પ્રભુ આપડી કેટલી સેવા કરે આપણા સાધનો ને એ હાંચવી રાખે પણ અભાજી એનો ઉપર માનતો નથી દસ અવલ શિરાઓ છે એમાં એક એક ને કરીએ તો ત્રણ સદી કરીએ કરીને કેટલું હળતાડેલું આથી દુનિયા પ્રભુ ની કૃપા નું કોઈ પાર નથી જીવતા રાખે અજવાળા માં રાખે હું બોલું છું યાદ કરો રાખો છો પણ આ કે ક્યાંક ન મળતું હોય તો આમ ખરેખર ના વિશેષ સત્તા એ જીવ એમાં શિક્ષણ પત્રિવા લખ્યો હ્રદય મા શિરા ના રક્ષણ ને માથે રાખી છે એમાં જરાય એને નુકશાની ન આવે પાણી ટીપામાં શીરા નથી નાળી નથી ને હાજર નથી હોય પણ એ પાણી નું ટીપો એ ઠેકાણે જાય ઓટોમેટિક મને રચના થવા અને આપણે કેટલા વર્ષો વાપરીએ પાણીના બુંદ માંથી બનેલી વસ્તુ એ ડાયા માંય ખપે મૂર્ખા ખપે બધે ખપે પાછું માણસ ના આત્માને ભગવાને ત્યારે એને ભેળો ન ભેડો ફળે નહી આખા શરીર માં પાછોડીયો ત્યારે અહીંયા આંગળી ખરેખર કારણ કે ખબર પડી જાય નથી કોઈ બી ગેરહાજરી નહીં લે શરીર માં એક રસ પણ આમ એમાં એમને એવું છે કેટલા ભાગ માં માલી કામ કરી રહ્યો છે શા માટે ભગવાને એલ્યાણ માટે રચનાત્મક નથી પાંચ રૂપિયા ની પોકડે મદદ કરી તમારો ગુણ ગુણતો નથી આગળ જે વખત હતો ભીડ હતી ને ત્યારે એને ઘરેથી બે પાલી જુવારી લેવા તા અને બે હોટલા ફીડ્યા આજ તમે તમારો સંબંધ ગરીબ હોય એને મદદ હો બે પા મને યાદ છે ઘણા વિચારા કેક્ર માં બિરાજમાન વિશેષ કરીને તો પંચ મહાભૂત ના વિકાર રૂપ જે માણસ નું ચક્ર તેને વિશે વ્યાપી રહ્યો છે અને સામાન્ય પણ કરીને તો બધા દેહમાં વ્યાપીને રહ્યો છે આ દેહને વિશે આપણે કઈશું કે હવે દમ બ્રહ્મપુરમ અથ િદા બ્રહ્મપુરમ ભગવાન ને રહેવાનું નગર છે બ્રહ્મપુરમપુર નગરપુરમ કુંડરી ગમ એમાં એક ઘર છે આ રાજકોટ માં રાજારીઓ છે આખા રાજકોટમાં એનો એક બંગલો રહ્યો છે બંગલો તો બહુ મોટો હોય એમાં આવડો હોય બ્રહ્મપુરમ દહરમ કુંડરીકમ એને રહેવાનું મકાન એનું નામ દહરમ દહરમ કુંડરીકમ કમલના કહરમ કુંડરીકમ તસ્મેન અંતરાકાશ હા તસમિન અંતરાકાશ એમાં વળી પાછું એક પાછું જોઈએ ઊંડું અને ખોળીને તસમીન યદન દહ એને બરાબર ઓળખવું એમાં બધા ગુણો બહુ છે એને જાણવા જોઈએ બધા નવરાતા થોડાક તમારા જેવા ભગવાન બનનારા વડે આ કઈ વિચાર કરો છો આઝાદા એને ખબર હે છે ને ખબર લાખો રૂપિયા મેળવે ખરા પણ આનું એને ખબર જ અને એ જીવ ને વિશે પરમેશ્વર પણ સાક્ષી રૂપે કરીને રહે છે ઈટી વચનામૃતમ એવી રીતે ગઢડા અંતે પ્રકરણ નું ચોથું વચનામૃતમ જે તે થયું